નો ધવરાવે પણ ધાવે જ નહીશોદા મૈયા હાથમાં રમકડું આપે ફેકી દે છે શિવજી ને શ્રી કૃષ્ણ દર્શન ની ઈચ્છા છે બાલકૃષ્ણ ને શંકર ભગવાન ના દર્શનની ઈચ્છા થઈ મારી જવા દેતી નથી રડવા લાગ્યા ગોપીઓને ખબર પડી કનૈ રડે છે ગોપીઓ દોડતી આવે છે બાલકૃષ્ણ ને મનાવે છે ત્રણ ચાર દિવસ માં જરા પણ રડ્યો નથી આજે લાલ મેં શું થયું કેમ રડ્યો બાલકૃષ્ણ હાથ ઊંચો કરે છે મારી મા મને જવા દીધું ગોપીઓ બાળકૃષ્ણ ને મનાવે છે એક ગોપીએ કહ્યું મા સાધુ મહારાજ જે આંગણામાં બેઠા છે કેમ રડે છે શું થાય છે એ કોયું મામે ઘણા સાધુ ઓયા આવો જોયો નથી આ ખુશી કરીને કોઈના આમ જોતો નથી એક જ બોલે છે પરમાત્મા શંકર ભગવાન ના જેવો લાગે આવો મેં જોયો નથી શિવજી મહારાજ મારા લાલને આશીર્વાદ આપવા આવ્યો કૃષ્ણ બહુ રડે યા છે ઉતારો સાંડલ્ય ઋષિ સમજી ગયા છે આંગણામાં શંકર ભગવાન આવીને બેઠા છે શિવજી ના માટે બાળક રડે છે સાંદિલ્ય ઋષિ કહ્યું સાધુ મહારાજ બેઠા છે એમનો આ બાળકનો સંબંધ બાળક સુખી થશે એ લાલ બહાર કાઢ્યો નથી લઈ લો કે સાધુ ભૂખ્યો બેસી રે એ ગ્રસ્ત માટે સારું બાળક સુખી થશે વાઘના નખ સુવર્ણમાં મઢાવીને ગળામાં પહેર બાળકના ગળામાં વાઘના નખ હોય તો એને નજર લાગતી વાઘના નો સુવર્ણ કેવો દેખાય દાસીને કહ્યું છે સાધુ મહારાજ ને બોલાવો લાલા ને હું બહાર તો નહી લઈ જાઉં દરવાજા સુધી લાવીશ સાધુ મહારાજ આંગણામાં ઊભા થઈ અને દર્શન કરે એમને તું કે બાલકૃષ્ણ ને લઈ ને આવું છું સાધુ મારા ઉભા થઈને દર્શન કરે પછી અહીંથી જાય એક તક નજર રાખવાની નહીં તમે વૃંદાવનમાં ગયા છો ભગવાન ના અસંખ્ય સ્વરૂપો સ્વરૂપ થાય બિહારી લાવી બિહારીજી નું સ્વરૂપ અતિ સુધી દર્શન માં તૃપ્તિ થતી નથી મંદિરમાં એક એવો નિયમ છે બે ત્રણ મિનિટ થાય કે પડદો આવશે જીવ પરમાત્માના દર્શન કરે છે ત્યારે જીવ ઈશ્વર બે ના વચમાં માયા પડદો માયાનું સ્વરૂપ છે દાસી શિવજી પાસે આવી છે અને કહ્યું છે સાધુ મહારાજ આંખ ઉઘાડો યશોદા માં બોલાવી યશોદા મૈયા બાલકૃષ્ણ ને લઈને દ્વાર સુધી આવશે યશોદા મૈયા બાલકૃષ્ણ ને લઈને દ્વાર સુધી આવ્યા શિવ અને શ્રી કૃષ્ણ ની ચાર આંખ એક થઈ ચાર આંખ જયારે મળે છે દર્શન કરે છે બાલકૃષ્ણ શિવજી ના દર્શન કરે વેદોમાં બ્રહ્મ નું વર્ણન કર્યું છે બ્રહ્મ સચ્ચિાનંદ સ્વરૂપ છે શિવજી ને દર્શનમાં આનંદ થયો છે બાલકૃષ્ણ શિવજી ના દર્શન કરે છે હસવા લાગ્યા મારા માટે આવ્યા પછી તો યશોદાજી એ શિવજીને અંદર બોલાવ્યા શંકર ભગવાન આસન આપ્યું આસન માં શિવજી મહારાજ વિરાજ લેલા છે બાલકૃષ્ણ મેં જોયો નથી તમે આવ્યા તે બઉ સારું થયું તમને એવો કોઈ મંત્ર આવડે કે બાળકને નજર લાગે નહી એવો કોઈ મંત્ર તમે જાણો મંત્રો હું જાણું છું પણ એ મંત્ર બાળકના કાનમાં આપવો પડશે સમાધિ લાગી અતિ આનંદ થયો બાલકૃષ્ણ જલ્દી તગડો થશે આ બાળક સાથે જે પ્રેમ કરશે એ તો બહુ સુખી થશે અને આ બાળક સાથે જે વેર કરશે એનો વિનાશ થઈ જશે બાળક મોટો રાજા થશે મહારાજા શું બોલો છો એક બે લગ્ન થાય તો બહુ છે સોળ હજાર લગ્ન થશે શિવજી એ કહ્યું મારા મુખ માંથી જે નીકળે છે તે સાચું થાય હું કે જાણીને બોલ્યો નથી મારા મુખ માંથી કેમ આવું નીકળ્યું હું જે બોલું છું પતિ આપે છે સોળ હજાર રાણીઓમાં એવી કોઈ સ્ત્રી આવી જાય મારા બાળકને ત્રાસ આપે છે બહુ બુદ્ધિમાન થશે બધી રાણીઓ એના આગળ હાથ જોડીને ઉભી રહે કોઈ રાણી લાલાને ત્રાસ તો નહીં આપે ત્રાસ નહી આપે તો સારું છે સોળ હજાર લગ્ન એ શું દાજીએ દાસી ને આજ્ઞા કરી છે સાધુ મહારાજ સન્માન કરવું છે સુંદર વસ્ત્ર આભૂષણ મંદ સાધુ કેવું બોલે છે જગત ને આપનારો હું છું નામ વિશ્વનાથ છે કાશી થી વિશ્વનાથ તો આવ્યા નથી મને જરૂર નથી આ શું આપે છે બાળક ને આશીર્વાદ આપ મારો આશીર્વાદ છે જય જયકાર હું ફલા છું મને ફળ તમારે કોઈ ઠીકા ને રેવાનું અહીંયા જ રહી જાય હું તમારી બધી સેવા કરી જયારે મારો બાળક રડવા લાગે ત્યારે હું તમને અંદર બોલાવી તમારી નજર પડે કે કોઈ વખત જાઓ તો યાદ રાખીને દર્શન કરો નંદગાવ પહાડ ઉપર છે નીચેથી દર્શન કરો તો એવું લાગે છે ભગવાન શંકર બેઠા છે યશોદા માય કહ્યું છે તમે અહિયાં જ હું તમારી સેવા કરીશ શિવજી એ કહ્યું પ્રેમથી યાદ કરેલા શ્રી કૃષ્ણ યોગેશ્વર છે યોગેશ્વર શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મ સમજાવે છે યોગેશ્વર શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે પ્રવૃત્તિ છોડશો નહીં પ્રવૃત્તિ પરમાત્માના માટે કર્મી નું સ્વરૂપ છે લક્ષ્મી ભોગ માટે નથી લક્ષ્મી ભક્તિ કરવા માટે પ્રવૃત્તિ જે પરમાત્માના માટે કરે છે પૈસો ભક્તિનું સાધન છે એવું સમજીને જે પ્રવૃત્તિ કરે છે એને નિવૃત્તિનું પણ પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે એક દિવસ વિનાશ થશે બધું છોડીને શાંતિથી બેલાક માં વધારે નહીં તો ચાર પાંચ કલાક નો સમય પૂર્ણ નિવૃત્તિ લો એનો અર્થ એ છે જગતનો સંબંધ કરવા હું પુત્ર નથી હું પુરુષ નથી સ્ત્રી નથી તમારો જન્મ થયો ત્યારે તમે પતિ નતા જન્મ થયો ત્યારે કોઈ પત્ની નથી જન્મથી કોઈ પિતા નથી પતિ પત્ની નો પિતા પુત્ર નો સંબંધી સંબંધ ટો નથી પતિ નું મરણ થાય પછી પત્ની જીવે તો પણ પત્ની નથી પતિ હોય તો જ પત્ની કહેવાય પત્ની હોય તો જ પતિ કેવાય ભગવાન નો અંશ છું નિવૃત્તિ ધર્મ શિવ સમજાવ્યો જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે ની છે આખો દિવસ પ્રવૃત્તિ ન કરો શાંતિ થી બેસીને ધ્યાન કરો પૂજા કરો જપ કરો તમારું કલ્યાણ બંને જય જયકાર કર્યો છે દ્વાદશી ના દિવસે જોગી લીલા થઈ છે સમય થયો છે નંદજી વ્રજવાસીઓને બોલાવ્યા છે અને કહ્યું છે મારે હવે મથુરા જવું પડે કંસ મહારાજને કર આપવો છે મારા બાલકૃષ્ણ ને હાચવ જેને પરમાત્મા સાથે એવો પ્રેમ કરો ભગવાન ને તમારું ઘર છોડીને કોઈ ઠીકવાની ઈચ્છા નતા આનંદ ભગવાન આપશે જીવ ભગવાન ને છોડીને ભગવાન આપે છે ભગવાન ને હાચવજો વાસીઓને નંદજી એ કહ્યું છે મારે મથુરામાં જવું છું મારા બાળક પછી સોનાની થાળીમાં પંચ રત્નો ની ભેટ આપી એક રત્ન લાખ લાખ રૂપિયા શ્રી કૃષ્ણ નંદ બાવા ના તે દિવસથી પડદામાં રહેવાનું ઐશ્વર્ય છે ત્યાં સંકોચ છે જ્યાં પ્રેમ છે ત્યાં પડદો નથી પ્રેમ છે ત્યાં સંકોચ નથી લાખ લાખ રૂપિયાનું છે સોના ની થાળી છે કૌશ રાજાને ભેટ આપે છે કહ્યું તમારા બધાના આશીર્વાદ થી આ વૃદ્ધાવસ્થામાં દીકરો થયો કે તમારા ઘર બાળક થયો બહુ સારું થયું મને આશા નહોતી કે આ વૃદ્ધાવસ્થામાં બાધા રાખી આ બધાના આશીર્વાદ થી દીકરો થયો આશીર્વાદ માનસ જાણતો નથી નંદ બાબાનો જે બાળ છે એજ મારો કાળ એને ખબર નથી મારો હૃદય નો આશીર્વાદ છે બાળકનો કોઈ શત્રુ હોય તો જલ્દી બળીને ખાક થાય કંશ આશીર્વાદ આપણ પ્રગટ થયા ત્યારે દેવું ઋષિઓ બાલકૃષ્ણ નું જય જયકાર કરે તે શું પડી બાલકૃષ્ણ પ્રગટ થયા છે એને ભેટ મળી જય જયકાર કરવા લાગે છે શત્રુ જેની જય બોલે છે શત્રુ જેના વખાણ કરે છે એ વખાણ સાચા હોય છે મિત્ર મિત્ર ના વખાણ કરે ઘરના લોકો વખાણ કરે ઠીક છે મળવા માટે ગયા છે પૂછ્યા છે તમારો કોઈ પણ મિત્ર તમને મળે ત્યારે દિલાસો આપવો એ મહાન પૂર્ણ દુઃખી સાથે તમારા સુખ ની વાતો ન કરો એને આશ્વાસન આપવો ભગવાન કૃપા કરશે બઉ ભેટો આપી પોતાના સુખ ની વાતો કરી નથી વસુદેવજી આજે બહુ દુઃખી છે એમને દિલાસુ વાત વસુદેવજીને કહ્યું છે મને બહુ દુઃખ થાય છે મેં સાંભળ્યું છે આ વખતે તમારા ઘેર કોઈ કન્યા નો જન્મ થયો હતો અને કન્યા ને પણ મારવા આવેલો મને બહુ દુખ થાય એ દૈવી થઈ લોકોએ મને એવું કહ્યું વસુદેવજી હાથ જોડીને બોલ્યા છે બાબા હું કોઈને દોષ આપતો નથી આ બધું બાબા મેં જયારે સાંભળ્યું તમારા ઘેર દીકરો છે મેં મારા મન માની લીધું છે નંદ ઘરમાં જે બાળક છે મારો જ દીકરો તમારો કનૈયો મારો દીકરો ન બાબા બહુ ભોળા છે બધા વસુદેવજીના અનેક બાળકો મરી ગયા છે મારા લાલને પોતાનો દીકરો માને તો મને શું વાંધો ભૂળપણમાં નંદા કહી દીધું તમારો દીકરો નથી રાત્રે સુતે ત્યારે મારો બાબા હું રહું છું મથુરામાં મારું મન ગોકુમાં તમારા ઘરમાં જ મારું મન રહે મને પહેલાથી થોડી ખબર પડી જાય મને એવું દેખાય છે કોઈ રાક્ષસી ગોકળું આવશે અને બાળકોને ત્રાસ આપશે એવું મને દેખાય તમે બહાર ફરો છો એ સારું નથી જલ્દી ઘરમાં જાઓ બાલકૃષ્ણને નંદજીએ કહ્યું છે આ વૃદ્ધામાં દીકરો થયો છે મારા નારાયણ હાચવવાનું વસુદેવજી બોલ્યા છે નારાયણ તો હાચવશે તમારે સાવધાન રહેવાનું છે જલ્દી જાઓ સંતુપ્ત થોડા રમકડા લઈ આવ્યો ઘેર જવું છે બાલકૃષ્ણ માટે રમકડા લઈ જવું બાળક રાજી થશે તમે જ્યાં જાઓ ત્યાં તમારા ભગવાન વિના તમને કેમ ગમે છે ભગવાન ને સાથે લઈને જવાનું એટલે ભગવાનની મૂર્તિ હાથમાં લઈને ફરવાનું એક પૈસા ગાડીમાં બેઠા હતા વાતો બહુ મોટી મોટી કરે લઈ જાય ભગવાન ને મન થી સાથે રાખો બે ત્રણ મિનિટ થાય કે દર્શન કરો લક્ષ્મી હાથમાં હોય તો માનવ એવું સમજે છે હું સુખી છું हजार होए तो मानवी समझे लक्ष्मी पति जा जाओ भगवान होए बहुअन साथे न ली जाओ तो जे दिवसे प्रत्यक्ष पूजा नजा બહાર ગામ ત્યારે તમારા ભગવાન પ્રેમ વધે છે તમારો ભાવ જાણીને ભગવાન પ્રસન્ન થાય ભગવાનના માટે કોઈ સુંદર કાપડ લઈ જાય ભગવાનના માટે ફળ લઈ જાવ આવું કરવાની બહુ જરૂર છે લોકો બહાર કામ થી ઘર માં જ આવે છે ત્યારે છોકરાઓના માટે મીઠાઈ લઈને જાય છોકરાઓ રાજી થશે કેટલાક બહુ ચતુર હોય છે પત્ની પ્રસન્ન કરવા માટે સુંદર સાડી પણ લઈ જાય એ રાજી થશે પત્ની બહુ પ્રસન્ન થાય તમને શું આપશે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ઘરના લોકો દુઃખી ન થાય એની કાળજી રાખે પુરુષ ને પૈસા આપો કપડા આપો સ્વંત્રો ત્યાં સુધી બહુ પ્રેમ બતાવશે તમારા વખાણ કરશે કોઈ વખત ન આપો કે બહુ ઓછું આપો તો આજ સુધી જે આપ્યું છે તે બધું ભૂલી પરમાત્મા ને પ્રસન્ન કરો એક વાર ભગવાન પ્રસન્ન થાય પછી નારાજ થતા માનવને ઓછું મળે કે ન મળે તો આજ સુધી જે આપ્યું છે તે બધું ભૂલી જશે નારાજ થઈ જશે પેલા જેવો એમનો પ્રેમ નથી પરમાત્માને પ્રસન્ન એક વાર પ્રભુ પ્રસન્ન થાય તો ભગવાન કોઈ દિવસ નારાજ થતા નથી